આપડે જો દેહ નથી આતો હું તારા થતો મને એવું દેહ નથી બરાબર હું બહાર જોતા આવું ના કુ ના ખાવે એક અમે તો દાદા અમે તો સારું લઈએ બધા નઈ અમે તો કોઈ ને કહીએ જ નહીં આ વાત અથવા આપણા મામલે તો કહીએ તો છોડી દઈએ કારણ કે આવરણ કરેલા ઉપરા કરે ને અમારું કેટલું છે એ પછી અભિભાઈ યુગ ફેરવે છે તારે પછી યુગ નો પલટા સિવાય ના થાય પણ વાત કરી ત્યારે તો વાંધી મામે લમી જાય બી પહેલ ની પછી આડે હશે નીકળી જાવ દસ જમવા નીકળી જશે ઉદક કરે રશિયા ચાઈના અમેરિકામાં ક્રિકેટ નથી ક્રિકેટ રમાતી નથી ક્રિકેટ નથી રમાતી જનરલ કચરો કોઈ રહેવાનો બધો કચરો બારી કોઈ ને કીધો તમારું એ કુદરત કરે છે અને આપડે પણ ફરતા બ્રાહ્મણ માન્યતા નહીં આપિરસ્કાર બધું આમ હડવાનું નાડવાનું આડવાનું થયું તિરસ્કાર ઉભો થાય કેટલો બધ નુકસાન થતું ભાવ થોડું થોડું બાંધી જ મૂકી ઉડી ગયું બઉ તિરસ્કાર જબરજસ્ત તિરસ્કાર તમારા ગામમાં મને કામ પટેલ એ તો કોઈ પણ હરિજન કે બધા આવે હરિજન ગામમાં કામ કામ કરે પણ બધા અને પાછળ જૈડ્યું પડેલા પૂછી જાય પછી મને ક્લિર કરેલું હું ઘરે કઉા મિત્રા આ બિલાડી ત્રણ કરવો પડે તે દબાયેલો હતોલું નહી દબાવતા કઈ જતા પડે ચાલતો નહિ અહી ચાલે છે બિચાર જે છે તેના આ દુખો પડે ભયંકર દુખો કઈ થાય હવે હવે દાદા સુધારો થયો હવે તો સુધારો થયો હવે કુદરતે આખો જે સુધારો થાય બગાડે એને જ કર્યો લોક નિમિત્ત બની જાય છે બઉ ફેરબત નહીં દાદા દેશ અત્યારે સારું અત્યારે આપડે લાગે છે માલે વધારે માન આપવું જોઈએ કે કઈ ના જો માડી ની ને ધણી વળવા આવ આઈ પાણ વડનાર હમ એલા બાટ કેવા દેતી એ આ કિતક ફોણ તક જો આ ખેતર માં કઈ સુરયુ કે દે તું બોડી બોમણ ખેતર કે બોડી બોમણ બોડી બોરી લે ધણી બડી કોઈ લે એટલે કાઈ જાય ઉતાળો આને પરિવર્તન જે થશે આકાર નો વાંધો કર साहेब पूछे की युग न परिवर्तन नो आधार नो परिवर्तन कई रीते थतु हे आ सुधारणा हूँ अत्या शुरू शुरू उमज चाली बनी विरोधी तो આ માટે વિરોધ કરવાનો એડજસ્ટ થયો પછી નવા ને એડજસ્ટ કર્યું જૂનાને એડજસ્ટ બંને કર્યા શું આપણે જે અત્યારે ગયા જન્મ બિન નાખેલા ગયા જન્મ ના જે બિન નાખેલા એના આધારે કર્મ થાય છે તે કર્મ આધારે ગયા જન્મ બિન નાખેલા એમ ગણીએ છીએ તેઓ આજે યુગમાં જે પરિવર્તન થાય છે महान वेपर आज ગજુ આપતા વાત નથી આ બધું થાય એમ આધાર હો નથી એનો પુલ નિયમ જ છે અમુક વચ્ચે આટલું તો આવું જ જોઈએ દાખલ તારીખે આપડે કહેલો પેલા વિધવાના વિધવા છોકરીઓથી નાવી અને નાસી જાય કે ગમે તે થાય ભગવું પડે છે એ બધો આવે છે એટલે એવો વ્યક્તિગત રીતે સમાજની મોટા ભાગની વ્યક્તિઓ જે ભાવ કરેલો એ ભાવ પાછા અમુક વર્ષે પાછો ફરી એનું પરિણામ સામે એવું થાય છે બધું એ પરિણામ તો આવ્યો ને પરિવર્તન કહેવાય જૂનું બિલકુલ નહીં ઉડી જાય યુગ પલટો થઈ રહ્યો છે તારે દુનિયા નો શું તૂટ્યા પછી ફરી પાછા થાય ખરા પાછા એ જ ધંધો અદવાડું ગધારું લાલ જાગૃતિ પછી પછી જાગૃતિ જાગૃત છે તો પછી મૂળ મિથ્યા ત્રણ રોગ છે અને ભેદ પણ બુદ્ધિશાળી નું કામ નહીં આ બુદ્ધિશાળી વસ્તુ પાડી શકે જ નહીં કોઈ પણ બુદ્ધિશાળી શકે આ કરું ના કરું એ વડે જે છે નાખે નથી અને તે નાખે શું કરું છે અને નથી કે તો એની જોખમદારી નથી અને તે કે જોખમદારી શું સાચી વાત સાચી છે તમારી કઈ છે કોઈ પણ વસ્તુ હોવા સિવાય એનો સંકળો ના હોય કે झंडू कर थी सके भूत साम्यूथ हो प्रेत युनिम हो बताइके જે રૂપ લેવું હોય તે પછી હજાર બે હજાર અહિતકારી છે તે ભેજ નથી હિતકારી છે રાખ નથી હિતકારી ના હિતકારી ભેદ ના ભાઈ હિતા બાર જ નથી સરકાર બધું ને દરેક વસ્તુ લાયકાત તો હિત લાયક માટે રાજા ત્યારે શોધે ચાલો ખબર વિરોધી કોઈ નઈ હકીકત છે કે બ્રહ્મચર્ય ઉચ્ચામાં પક્ષપાથી હોય શકે દાદા નહીં બધું આવરણ આવરણ આવરણ તૂટ્યા હોય ત્યારે એક ફરો થાય તો વહેંખાય જે અમને રોજ નહીં તરીકે એટલે એ પણ બુદી જાગે માં છૂટે નથી ગુગલ શું નથી એ જ બંધ આ આવળે તમને એવું લાગે આવરણ વાળા છે લોકો માન્યતા એ છે દે તારા મારતા છે તારા નહી મારતા પ્રત્યક્ષ હાજરી હોય તો પરિણામ ના પામે જ્ઞાન જ્ઞાન ના પ્રકાર બંધ દેતા મારે અજ્ઞાનતા હો અજ્ઞાનતા હો હા છોકરો સિગરેટ જીતું છોકરો ભૂલે થોડો અનુભવ થઈ જાય છે ને એટલે સિગરેટ પકડીને આગળ કરી જ્ઞાન થઈ ગયું આખી દીધું નહીં જયારે ભલે આગળ જ્ઞાન તો જ્ઞાન રાખી દીધું થયું ના થયું ભાન જ્ઞાન ભાન થયું તું જ્ઞાન થયું એમને એમ કહ્યું કે ના માન मैंने छोड़ो छोड़ो मैंने बोले दादा देवता, देवता अग्नि ज्ञान तो है बाढ़ मुठ अज्ञान अब्रम्हचर्य जीवन मान्यताओ है बावता न तो ज्ञान है ज्ञान આ આ આવેલ છે કેમ નથી કરતા મારેલાઈજ થયું છે આગામી આખા પાર નો એવડો મોટો માર્યો આ શબ્દ કેમ થાય જંગલી પડવું છે જંગલી પડવું છે જંગલી બન્યા બીજો પ્રશ્ન આપ્યો કે કઈ આ કદરસતા નથી કે મરવામાં વાતને હા દાદા ભાજન કેટલો બોલાય ગયો નો ભાજન દેખાતા ને હું એવું છે નહિ એ તો આપણે ભોજવું પડે મોટા મોટા સમજ પોલનપી દસ કરી દેખાતા નહીં તરવાનું ભાગ કોને કહે છે કે ભક્તો ને કહે છે ઇમ્પોસિબલ દાદા દોષ દેખાતા હોય પણ દોષ ટાળી શકાતા ના હોય એમ દોષ દેખાતા હોય પણ ટાળી શકાતા ના હોય કે ज्ञान कहूराम के के क्या कह परिवर्तन खराब से आराधन करते कर खराब है ભલે કા ક્રિયા થાય પણ ટેસ્ટ ના ઉજાય ક્રિયા થાય માનવ ઉડી જાય કોઈનો ટેસ્ટ ઉડી ગયો છે નિરાંત કરે આ ધ્યાન કરે ધ્યાન કરે ન્યાય ટપાવીનો ઈચ્છશે જ નહીં એનો ફોલો જ નહીં પણ હવે એવું બોલીએ તો આપણે કીધું કે આ પાસે નવા બાકી કરે आप बोलिए क्रोध करता है क्रोधे पत्ताओ थे छता है क्रोध करो जानते પસ્તાઓ થાય તે માસ ને કહીએ પસ્તાઓ થાય પછી અરે જાણતા કેટલો ખરાબ થશે એનું પ્રોબ્લેલ એ ક્રોધ નું પ્રોબ્લેમ બે પાંચ દીવો છે ને એટલે દાદા નું જ્ઞાન હોય ત્યારે એમ લે કે આ તો ક્રોધ પેલા ચપાલદી શું કરે ચપાલ કે હું જયારે પછી જો વાર કોઈ પછી મોક્ષ ના ભરત એનું માનવું નથી લોકો લોકો ને ધાર્યું કરવું છે ચાલુ છે સ્વચ્છંદ વાત વાત કરે બોલે જીવ સ્વચંદોપા મેદન મેગ્યા જ છે બીજા લોકોને રોકે એટલા માટે એક પોતે એડિયા તરીકે વાત કરે છે કે રો કે સતંતો ભામે બધા તમને મારી પાછું નથી જો ત્યાં જાનવું શું ના જાણું હોય તો તું કપાળો ભક્ત છું શું જાણવું કહેજે ના જાણું ઊંચો ભક્ત એટલે અમારે તમે અમને પૂછ જ છો શું કઉ પછી જોયેલો હે આ દુષ્મ લાવવાના હે દાદા અમને રિલેટીવત્મા રિલેટી હોય કે ભાઈ અમને મહાત્માઓને હોય કે ના હોય કે જે હતું એનું સામાન છે ફક્ત નીજી થયેલો સામાન બદલાઈ જે હતો તેનો સામાન્ય અને શરીર જેવું કુર કર્યા રહે તું તું મારા કરતા મોટો જ્ઞાન શું બોલ આ શરીર જેવું પૂરો કુ કર હું ત્યાં નિર્ધિ કરું છું તેથાકુટ ચઢાવ્યા સજીવ મૂર્તિ જે કઈ પણ કરવામાં આવે છે તે જીવ ને બંધન છે એમ અમારો કઈ પણ સજીવ મૂર્તિ નો मन मू है कया करें मोटा मनस डेवनि सूर्ति क्या क्यू डे बीजू कई शोधी नहीं तोड़े मतलब पैसा खोस खोस खोस બીજું કઈ શોધી બીજું કઈ શોધ માં માત્ર એક શોધ જોડે જેને માત્ર કોલા નીકળું જોડે શબ્દો ખોટા છે કે શબ્દો ખોટા કઈ શોધ માં માત્ર એક વ્યાખ્યા આપી નહીં તો આપડે બેઠો વાઘરો હોય કરાવી લેવા બાકી જ્ઞાની પુરુષ નું તો વર્ણન તીર્થંકરો પણ નથી કરી શક્યા કારણ કે એટલું લાંબુ વર્ણન છે કે તીર્થંકરો પછી બંધ રાખ્યું આજ બંધ રાખ્યું અવલોકન કરો તમારી દ્રષ્ટિ અવલોકન ના તમારી દ્રષ્ટિ આવડવા પૈસામાં શું કરો તો જ્ઞાની ભેગા ના કરોડ ઉતા હતા તે વેડતી મારે શું કરે ને આગળ તૂટે નહીં ને એ આવડે કે જે બધા પૈસા મોટા માર્ગર કરે જો આટલા કેટલા આટલા બરાબર છે તમાચાનો આટમાર છે જુની દાના દેઠા આટલા ઓના બસ એના ઓના મારે વીગને સત્યમાં આગેવાવા કે તુદી આવીને અમારિયાતા એ તો દે આંતમાં કોટમાં આ લોકો એ દિ પાસે જો છે આ કરો વિજ્ઞાન કેટલાય લોકો ચાર હજાર માણસ પણ ચાર હજાર માણસ બનેલું નઈ વર્ષ માં ક્યારે બનેલું જોયા તો જ્ઞાની પાસે એક બે છે ને તે પણ ક્રિક માં ગુજરાત એસી ટકા જ્ઞાની હોય વીસ ટકા જ્ઞાની હોય ક્રમિક આખાની થઈ ગયા શરીર ને શરીર ગણાય મારું છે મારા પણ એ લોકો શું થાય એ લોકો શું મુજાયા કરે છે કે એ લોકો ની દ્રષ્ટિ એ લોકો ની દ્રષ્ટિ આખો દાડો પોતાનો શું દોષ થાય છે આ બટેટા માં એ મારી દોષ થયો આ એમજ એ લોકો ના ખાયરા હોય ફૂડગલ માં જ છે સાકી તો એને કોઈ ના ઈદગલ ને જ રમણા કે ભાઈને થાય આપડી દોર પાની ખાવા ના ખાવાની રમણા આ ખાવાનું નહીં ને આ ખાવાનું એ મંગમણ આવ તો કળો દે ઉતાય જ મળના પડે આ ફૂડગલ ની જ આકેલા પડતા જાય ફૂડગલ ની જ રમણ થાય ફૂડગલ ની જ રમંતામાં એના કરતા હોટલ માં ચા પાણી પીએ આ કરાર આટલું કરા જાય આવું ભગવાને નહી કયું ભગવાન ભગવાન હેજ માં અમારે તો દાદા આવે બીજું આવે બીજું આવે વાંચ આવે ડ્રાઈવરને આવે તો આપડે એને જોઈ રાખીએ છે ને ઉપર ચડવાનું આવે એ ચઢવાનું આવે ત્યારે ગાજુ હાર હવે કોઈ આઈ હોય કે આજ આયે બેમાન પણ રસ્તા એવી રસ્તા નથી સારું બધા જ પણ દાદા એવી વાત છે અમને એમ સમજાવવામાં આવે છે કે આપણે જે જે કરતા રહી ગયી ને એમાં દોષ આવી એટલે એટલે અમને એમ સમજાવવામાં આવે છે સાધુ આચાર્યો બે કિલો બટેટા હું લઈ આવ્યો અને બે કોઈ બે કિલો બટાકા તો એ માણસ જ્યાં સુધી ખાશે બટાકા ત્યાં સુધી મને દોષ લાગ્યા કરે એવું શીખવા માં આવે છે જેટલી અગ્નિ માં જે જીવ પહેરા ને એમાં રોટલા ઘડવા માટે ચૂલો પેટાવે પછી અગ્નિ જેટલી વાત ટકે એમાં જેટલી જીવ થાય એ બધા દોષ મને લાગ્યો પોતે ના કેવું દાદી જેદ એટલે બીજાને સગાવો આપે પોતાને સગાવે ઈ ઈ ઈ ઈ દ્વારા એનો હવે ઉપાડ થશે આ દુનિયામાં કોઈ ચીદમદ હોય નથી સાવયે નથી સાર મદ એટલે કઠાયા ના મેં વાત તો આવી સાબતી છે માં સાને ઈ સાકાર છે તકલીફ હો ગઈ અંદર આપકત ને બના મુજે કુદરત ને બના કુદરત એસી બુરીત ન્યાયી મુજબ બુદ્ધિ દેસા જૈસા થઈ વૈસા બુદ્ધિ દેવાને કુદરત ને મુજે એસી બુદ્ધિ દે કે મિલા કે હા કુદરત એસી બુદ્ધિ દેતી નહી હોય તી ખરાબ નહીં કુદરત તો બિલકુલ ન્યાયી ગુજરાત હું હા ગલતી તારી ગલતી નહીં મેચ નહી સોચને બુદ્ધિ નહીં સોચર તો ગલતી કાબલતા ગલિતી તુમારી બલ દેતા અચ્છા કરેગા તો અચ્છા બલ દેગા બુરા કરેગા કીસી કા હેલ્પ કરના અગર મદદ કરના તો અચ્છા ક્યાં ચીજ હો મદદ કરનારા હૈ અચ્છા ક્યાં થતા જી મદદ કરના વી અચ્છા કોઈ અચ્છી ચીજે મદદ કરવા તો ડૂબ ગયા મદદ કરવા મદદ પછી જન્મ ને ભગવાન એમ કહે છે પછલે જન્મ મેં હો બાકી જન્મ મેં ક્યા જન્ જન્ પીતેજન ફલ હૈખ ભીતા દુન કા ફલ હૈ અભી તુને ક્યાં કરતા હે આગેવા જન્મ અચ્છા કરતા હો તો અચ્છા કાબુ બુરા કરતા જન્મ વિશે કે સાથ ક્યાં કરના ચેપ कि था था? था, इस कि हम तो अच्छा करना चाहते कर हैं मगर हमारे साथ उनका बुरा होता है तो वो इसका बता दीजिए हम कुछ काम काज नहीं करें बैठते आपसे बैठते इस जन्म में तो फिर हमें कैसा करना चाहिए अच्छा हमने अभी तो कुछ खराब किया नहीं है अच्छा करना नहीं होता है क्या करना नहीं करता है फिर कुछ काम काज तो फिर कुछ काम काज नहीं बैठे रहे नहीं काम काज तो करना ही पड़ेगा तुम्हारे साथ में सत्ता है नहीं संदाश जाने की सत्ता है सत्ता ये वर्ल्ड में कोई आदमी ऐसा नहीं है जिसको संदाश जाने की स्वतंत्र शक्ति है तो इसका मतलब ये है जो कुछ कल कल आप जो कुछ कुदरती कर रही है हमें खुद नहीं कर रही उसका मतलब ये हुआ की जो कुछ कर रहा है वो कुदरत कर रही है हम कुछ नहीं कर रहे नहीं तुम करता है कि नहीं मतलब मानता है खाली की मैं करता हूँ अब कुछ सकता है कुछ नहीं है तो खाली रॉन्ग दिलीच तुम करता है મતલબે તો બેઠે રહેતો બહુ અચ્છા પૈસા ઘરમાં કોઈ આદમી રહેતા નહીં બેઠ સકતા નહીં બેઠે રહે તો કોઈ બહુ ટપ હોય આદમી આખા બી બેઠે તો તપ હોય આદમી તો આપણે કરે તો હમરે પાસે બુદ્ધિ નહીં જો હમ સહી રસ્તે તો આપતા બતાવે કે તો બુદ્ધિ નહી છે હરે ઘર રામલો હરે ઘર રામલો હા તો ના લો કા ન બોલતા રમ્યા હોય ધ્યાન થિંગ બોલ સકતા નહીં આઈ એમ નથી કોઈ આદમી બોલ સકતા બોલના ચા ક્યા બોલના ચે એમ સમથિંગ આઈ એમ મેં મેં રામ ભાઈ હું કુછ ભી નહી હું સમથિંગ કે આઈ એમ સમથિંગ એસા બોલ લે તો કોઈ નિયા સીધી તાકાત દી ગઈ સી કો નામ દા ગયા સી કો નામ શરીર કાં તો પછાણ કરે કે જુકાન દુકાન કાઉકાન નામ ક્યાં હો જનરલ ટેસ્ટ લિખા હે તો આપણે સેટ કો બોલેગે જનરલ લીધા ક્યાં બોલેગા મંગલદાસ બોલતા હે તો દુકાન કાં રયા કોણ દુકાન કો ચલાવે શક્તિ દીજે દુકાન કો ચલાવ શીજે હોય મગર સમજના તો ચે સમજા સમજ